હવે એવું નથી હવે એટલે જાગૃતતા કેળવે મેંતા કંટાળાવ માણસ પોતાના માટે માણસ પોતા માટે કશું ના કરી શકે છે ચિંતા ન થઈ જાય ચિંતા તો ગાયો જશે નથી કરતી માણસો કરી શકે એનો ડેવલપમેન્ટ કોણ નામ કે કોઈ ચિંતા નથી છોકરા છોડી બધું છે ડેવલપમેન્ટ કેવા તમે ચલાવનાર છો આ દુનિયા દુનિયા ચલાવનાર હોય તેને ચિંતા ભાઈ તમે ચલાવો છો આ દુનિયાપમેન્ટ ગાયો છે ચિંતા ડેવલપમેન્ટ છે ચિંતા નથી રાહુ કેતુ છે તો એમાં ચેતન છે, શો ભાવ છે ભાવન શરીર છે તો અને જે તમારા ગયા જે ગુના થઈ ગયેલા છે એ બધા અધિકારમાં એના થકી બધું આ ગ્રહ એલું છે ગ્રહો થકી ગ્રહ છે લોકો શું એક રાવણ એટલો જ છૂટો હતો ગ્રહોથી છૂટો હતો નવે કેવો તો રાવણ શાસ્ત્ર વેચતા નવે ગ્રહો નિકટમાં રહેતા અને નરે કોઈ પણ પ્રકાર નો ગુનો નથી કરતો ગુનો ગુનો શું કહેવાય શું ના કહેવાય તો સમાજે નક્કી કરેલી ઈચ્છા હોય ગુનો બનતો હોય બીજી જગ્યા ના બનતો હોય ગુનો સૂક્ષ્મત અને સૂક્ષ્મતમ ગુના એ છે તે કેવું જ્ઞાન એટલા જ જોઈ શકે શું કર પોતે પોતાના ગુના જોતો થયો પોતે પોતાની ભૂલ જોતો થયો એને ઉપરી ના હોય કોઈ વર્લ્ડ કોણ ઉપરી કોને ના ઉપરી હોય જે પોતે પોતાની ભૂલો જોતા શીખી ગયો એને કોઈ ઉભરી હોય શકે જેને કોક બીજો કોઈ ભૂલ દેખાવે છે તેને એક જ આ તો શિક્ષકો નું જ્ઞાન છે આ ચોરી શિક્ષકો જ્ઞાન છે શ્રમિક માર્ગ અત્યારે અત્યારે શ્રમિક માર્ગ સડી ગયો છે એને બેજમેન્ટ તરીકે એટલે ડાયવર્જ કમિક માર્ગ એજ રાદ માર્ગ છે ધોરી માર્ગ દે છે આ ડાયવર્જન માર્ગ છે ડાયવર્જન માર્ગ એટલે કે રૂટ હતાતા ઉડી જાય માર્ગ ચાલે ₹20 થી કે ₹20 નહી આ ડાયવર્જન માર્ગ છે જો મત જીગ્નાસુને પાત્રતા બનنے માર્ગ માટે એક જ ના તો પછી જીગ્નાસુની પાત્રતા બં માં એક જ ને ફરી બાફોવાનેફેલું ના હોય તો એ ચાલે ચોખા હોય તો ચાલે કેટલું બફેલું ભાઈ કઈ કબાઈ છે મારે આ જોઈએ છે બે ગુણાકાર જોઈએ મને ભેગો થવો જોઈએ અક્રમ એટલે ફૂલ ફૂલ સ્ટોપ માર્ક ક્રમિક એટલે કામા અક્રમ માં ચિંતા ના થાય અને ક્રમિક માં જ્ઞાનીઓ ને પણ ચિંતા થાય શું અંદર આનંદ હોય બહાર ચિંતા હોય સારી બાબત અમા તો અંદર આનંદ ચિંતા ના હોય બારે ચિંતા જે ક્રમિક માર્ગ ની અંદર ક્રમિક માર્ગ ની અંદર જેટલું મોર રાગ અને દ્વેષ ચારિત્રમો અને શ્રદ્ધામો એ જ પ્રમાણે આક્રમક માર્ક માં પણ એ ત્યાં નિર્જરા થવી જોઈએ એવી અહિયાં પણ થવી જોઈએ ત્યાં બંધ પૂર્વક મિરજા થાય શું થાય બંધ પૂર્વક મિરજા થાય એના જાણકાર જ હોય પોતે પોતે કરે એના જાણકાર હોય અને અહીં કરનાર હોય ને પોતે ગુસ્સો કરે ત્યાં અહીં ક્રમ ગુસ્સો કોઈ કરે ક્રોધમાર માં હોય વધે ભ્રામ થી ક્રોધ માર્ગ માયા લોકો વધે અને સાચા પુરુષાર્થ થી જાય પુરુષ થયા પછી ના જાય બાકી ભ્રમણાથી મોટો થયો કોણ મોટું થયું માન માન મોટો થયો અહીંયા આગળ હું તો બાવા નીકળ્યા પણ અક્રમ માર્ગ માં તો ફક્ત સમર્પણ થયું ને અક્રમ માર્ગ માં તો પછી સમર્પણ જ થયું ને સમર્પણ નો થયેલ નથી પણ માર્ગ વૈજ્ઞાનિક માર્ગ છે અને અમે મારે મારા એ જ નોકરી કરતા એટલે મેં અંદર ગુજરાતી આપ્યું છે કે નિરંતર ચેતવ ચોવીસે કલાક ચેતવે ઘરમાં સ્ત્રીઓ સાથે સ્ત્રી હાથે અને મુખ માર્ગ મુખ મરસે ખાતી થઈ ગઈ સ્ત્રી નવી નથી લડતું આ બધી ક્રિયાઓ પણ અજ્ઞાન લડે છે તો જ્યાં સુધી અજ્ઞાન થાય ના આવ્યું હોય ત્યાં સુધી આપણે શુભ ક્રિયા માં રહેવું શું બરો હા એટલે ત્યાગ હોય વૈરાગ વગર શકે કોઈ પણ જાત નો વૈરાગ વિચાર વગર શકે નહીં અને કોઈ પણ વિચાર ત્યાગવાર ને કે છે ત્યાં શું ત્યાગ્યું બધી ત્યાગ કર્યો છે સ્ત્રી છોડી એમાં ત્યાં શું છોડ્યું કે છે સ્ત્રી છોકરા બના છોકરા થોડ્યા નહી હોય ઇન્દ્રિયો સાથે અમારે અમે કસાય છોડે એલાવ કરીએ લાખ અવતાર સુધી ઇન્દ્રિયોના ત્યાગ કરો સ્ત્રીઓના ત્યાગ કરો બધું ત્યાગ કરો પૈસા ત્યાગ કરો ભૂખે મરી જાવ કસાય ના જાય નો ત્યાગ કસાય જાય આવતા આગળ પાણી થોડી કર્યા કરે અને એનું ફળ મળે છે મીઠો દેવગતિ સુખો ઇન્દ્રિય સુખો છે આ ફળ સહી જ છે આ નથી આ બધું તે ક્રિયા ત્યાગ એટલે ફળ સહી જ અને કસાર નો ભાવ ફળ કેમ સંસાર ભૂત દીભાવી પગલ પગલ થયું છે આ કોઈ મારી ગઈ ને દિન કર્યું છે નહીં તો ખુટી ભર્યું ભાઈ નથી ભાઈ કાલે હું કઉ છું નથી હેરાન થયા છે ઉપરીપણ ફક્ત બઉ રાખવું હોય બહુ શોખ હોય શોખ હોય ઉપરીપણા નું તો લાઈ જુ ભજીયા બહાર આવે જલેબી આવે એ તો સુરકો નથી નોકરી કરવી પડશે એની વાઈફ જોડીને આવ્યો હોય અને આપડી જોઈ ચીડા આપડે આમ છે કે મૂળ પકડી ગયો આપડે તો મૂળ જોયે આપડે કેવી ને સાહેબ હું વિનંતી કરું છું આ બીજી ગા નો મૂળ મારી પર કાઢે અને દેવમૂર્તિ એના સ્થાનિક આવેલો ભલે આપ સુપ્રીમ ગોડ રહ્યા પણ આવેલી આધ્યાત્મિક વ્યક્તિઓને છોડી શકતો નથી તો તેની પાસે જવાય કે કેમ આપના ત્રિમંત્ર ચાલુ છે કુશી થી જવાય બધે જવાય કેમ ના જવાય દર્શન થાય શું કરું બધે જવાય એમના આધારે તો આપણે આપણે એક દાદરા એ ફરી દાદરા ના જાય દાદા ચડવું હોય તો દાદરો ના જાય અમે કહીએ પાછું દાદરા અને દાદરો ગમતો હોય પાછળ ઉપર છે અમારે વાંધો તાર લો દરેક આ માણસે જીવન માં અથડામણ થી દૂર રહેવું કહ્યું અથડામણ થી તમે આ સંસારમાં ઉભા રહ્યા છો અને જેને અથડામણ ટાળી પર ટાળવાનો એક જ રસ્તો અને અથડામણ ટાળવું સમજી જાય તો આ એક જ શબ્દ જો સમજી ગયો તો મોક્ષે શું કહ્યું અથડામણ ટાળવા જ્યાં અથડામણ ટાળવી અથડામણ ટાળવી એ સમજી જાય અથડામણ શું આપણે નહીં તો ભોગવે ની ભૂલ એ સમજીએ તો એ મોક્ષ લઈ જાય આ એક એક શબ્દ જ્ઞાનીનો એક જ શબ્દ મોક્ષ રહી જનાર હોય આવા આવા પચાસ હોવા શબ્દ છે કે જે મોક્ષ રહી પણ આપણને જડવા જોઈએ એટલે જડે તો ફીટ થવા જોઈએ શું કરે ભોગવે ની ભૂલ તો સમજી ગયો પછી ભૂલ પૂછવાનું જ ના ને આ સાસુ બને સાસુ હોય દેતા હોય તો ભોગવે આ શબ્દો દાદાજી નો ભોગવ્યા ની ભૂલ એટલે શબ્દ સમજે મારી ભૂલ છે ભૂલ નથી તો એટલે હિસાબ ફિક્ત નહી તો આ ભોગવ્યા ની ભૂલ ના કરો નવો ઉભો કરે જુનો ભોગવે અને નવો ઉભો કરે એના સંસાર ઉભો ભોગવે ની ભૂલ એક જ રાકે મોક્ષેરી લાવવાની જરૂર નથી અથડામણ ટાળે એટલે મોક્ષ અથડામણ થી અથડામણ કલાક થી આ જગત ઉભું છે અને અથડામણ ટાળવાથી મોક્ષ અથડામણ આવે આપડે ખબર ના હોય એટલે એક માર્ગી રસ્તા પર ગાડી લીધી આપડે એટલે પોલીસ ખડ્યો આપડે કહીએ અમા જાણ્યા છે બચાવ કરીએ ગુનો થાય એ અથડામણ ઉભી થઈ શું થયું ગાણ્યા છે અને એવું હોય તો બે પાંચ લાંચ પાવાતી જે કેવાથડામણ ટાળી આગળ જાવ પછી જોઈ લેવા કુટુંબીયા ભાઈ કેટલાક હોય તો થઈ જાઓ શું કાકા તમે પેહલા કેવા કેટલા બધા બુદ્ધિ કેટલા એ ધર્મ બધા ભક્ત ના આવા થઈ ગયા પહેલેથી એવો હતો તમે જાણતા નથી તમે તો હમરે તપાસ કરી આપડે આખું કબૂલ કરી સાધુ મહારાજ પાસે અને એ કહે છે કે મારું હાથ મકડો મારી વાત છ મહિના સુધી મારી શ્રદ્ધા રાખો મારા ટિકિટા મારી તમને કઈ સાહેબ એવું કઈ બોલો કે મારી જે ટિકિટ અગર તો તમે એવા પ્રભાવશાળી હોવા જોઈએ કે ના બોલો તો મારી ટિકિટ ચોડી જાય શું કયું આ તમારી સીગી ચોટતી જ નથી જો એટલે હાથું કહીએ ને આપણે તારે મહારાજ ને ખોટું લાગે શું કહ્યું અથડામું કરી કહેવાય આપણે અથડામ આવીને ગયો ને એટલે પછી મહારાજ આપણે શું કરવાનું પછી થોડી વાર પછી કહેવાનું મહારાજ મગજ જરાક છે એવું તો ખેડૂતો થઈ જાય છે એના ચોપડા ના લે વ્યાજ તરીકે વ્યાજ તરીકે ના બંધાયો કે આખું જગત ઉભું રહે અથડામણ થી દૂર રહેવા કયું છે પણ ગરબી જીવનમાં દરેક માણસ ને ઘણી વખત અથડા મના પ્રસંગો આવમ કે હું ટ્રેનમાં મારી ટિકિટની રિઝર્વેશન કરીને જતો હોઉં ત્યારે મારી જગ્યાએ કોઈ પણ મારા ત્યાંથી જગા તોડે ના પાડે સીટીને નવી મારી કોશિશ કરું છતાં મને મારી જગા ન મળે તો મારે આ પ્રસંગે શું કરવું પાંચ હજાર રૂપિયા નહીં દેતા કરનારો માણસ ને એની ઉછે છે પછી સહન કરવાની જીંગ ઉછે એને સમજીને વિચારો વિચારો શ સમજી સહન વિચારો વિચારી ને સહન કરો સહન કરવાનું વિચારી દબાવી સહન નહીં કરવાનું આપડે દીકરી વિચારીએ ને ચાલો સારો બારબેટીઓ મારી ટોકી નજા લઈ લે તો આ તો ઢોલ નહીં મારી એટલે આપણે સંતોષ રહે માણસ ને મારો કઉલો એક માણસ ને પાંચસો રૂપિયા આપેલા મહેતા છે મારા તો આવે તો મને કહે છે પાંચ રૂપિયા ને જરૂર છે તમે મહેતાજી પાંચસો રૂપિયા પછી આપણે બોલું નહિ પણ પછી એકાદ બોલ્યો નેતાજી તમારી વાત સંભાળતા જાય ને જો વાત કરો છો તમ કે તમે પાંચસો રૂપિયા મેં તમને આપ્યા હતા પાંચસો તમે ભૂલી ગયા તો મેં આપ્યું કે આપી દુનિયામાં હિન્દુસ્તાન બહુ થાય માણસ હોય એમોનો માણસ મને બેઠો તો હું કેટલો ગુણશાળી માણસ આ માણસ મારી લાઈફ ખરાખર ના મને આટલા મત પાંચ માં જ છૂટો ગયો આપડે કેવાનું કે હાલ ઘડે આગળ વહેન વધ્યું હોત આપણ એક માણસ મને કે મારી વાગ મારશે પણ આમ કરતો હું નઈ મારું નહીં બેતા બેટા તો આ ધંધો કરતો કરતો એકાદલ પણ મળશે નઈ વાંધા છોડીને આપણે આમ રસ્તે જરૂર છે એવા કેટલા હોય માણસો બહુ ઓછા હોય હોય જ નહી બહુ થોડા હોય તો એ આપડે મરી ગયો એટલે આપડે ગણ્યું કે આ તો આટલામાં બધું જિંદગી ખરાબ થઈ જાય અને જિંદગી નહીં આનંદ અવતા જ જાય જો આપડે વ્યા સમજાય તો આવું જાત ધરાવ તો દાખલા બધા લીધેલા જોઈ લીધું બધું જઈ અને હું તો મારું અનુભવ જ્ઞાન પીરતું તું જ્ઞાન એ અક્ષર્ય કેતો નથી મારી જાતનો અનુભવ એકાવન સુધી કરી ચોરીઓ મારા ભાગીદાર પૂછ્યું બા પૈસા બધા બેંક માં કેટલાક રૂપિયા ગમે છે આઠ હજાર રૂપિયા છે લાખે રૂપિયા નથી ચોરીઓ પાંચ લાખ ની કરી મને હંઘર પડી ગઈ છે આ શું વાળ્યું ધંધો હા એટલે બધા લોકો સિમેન્ટ ઓછો રાખે એવું અમે પણ મને કઈ બહુ ડ્યા કરે સિમેન્ટ કાઢી દેવો મકાન માસ માં બ્લડ મૌસ કાઢી લે એવું આમાંથી કાઢી લે ની પછી એ ભીતો ને વાર ના લાગે પણ આથી આખી નીકળે આખી નીકળે સિમેન્ટમાં કરે ઈટ આ બધી આવી નીકળે આવી રીતે ચોરીઓ સિમેન્ટ ના આ સળિયા છે બે રૂપિયા ગેરેટ આપે બાર રૂપિયા વેચીએ આ બધા પૈસા ક્યાં ગયા બઉ રકમ આવી જૂથવાળીકડી આ તો એક માની કહી બીજી બહુ રૂપિયા એ કહે છે ને ભાવે હવે કાળુબા મીધા નથી લગતા સરકાર લોકડ આપે કોન્ટ્રોલ માં આપે બાર રૂપિયા બાર રૂપિયા મને આવું મુરખ બનાવી દીધો દલારો તમે કાળા બજાર ના કરશો પણ અમારા જીવાન રહ્યા કઈ ઓછા ભાવે કહીને પણ અમારા જીવાને કઈ પેટ્યું ને કેવું કઈ કરો ને બેસાફ કામ બંધ કરી અઠવાન પકડ થયું ને તો રખડી મળતું જયારે બોકડો ગયો તે ચોરી રાખ્યું તમે કરો નહી ચોરી તું ખબર તો ખરો કેવી રીતે બો બનાવો હતો તે સરકારી રૂમ હતી ત્યારે પીઢિયા હતા મલબારી નો રૂમ પર આપડે કરી વેરી કરીને ઓગણીસો ને બેસાડીમાં બેસાડી રયો પછી લી લોક કહે ના કેવો તમારે કહેવાની જરૂર ના અરે તમે સર મેં કર્યું છે મને કઉ છુ પણ તમારે કહેવાની જરૂર છું તને શીખવાડ બોલ છે કે દાદા ભગવાન કરે છે એજ મોક્ષ રોકડ છે સાચી આલોચના નથી કરી માથે એ જ મોક્ષ માં જતા રોકડ શું કરે તેનો નથી આલોક દોસ્તે શું છે બી પુરુષન પાંચ હજાર ફૂટ હોય ડ્રાઈવર ને લાવવા ના હોય એટલે આ હવે જે કમિકાર છે તે આજનો ખોટો નહીં આજે કારીગર છે એના કરતા નહીં કરે આજનો એ શું કે છે દયા રાખો શાંતિ રાખો ક્ષમતા રાખો સાહેબ એ તો હેતુ જ નહીં ધારકો બોલ બોલ કાકા કરો તમને આ તો હેતુ છે આ કરો કર્યા કરો છોરી ના કરો લઈ ના કરો લોકો ઉપર કે આ કાળમાં આ જ્ઞાન ફિટ થતું નથી શું કે છે આ કાળમાં આ જે જ્ઞાન કે માટે અત્યારે આ કાળમાં ફિટ થાય એવું જ્ઞાન જોઈએ કેવું જોઈએ માણસ કરેલું જ્ઞાન રાખો શાંતિ રાખો આમ કરો ઉપકાર કરો હતું નહીં ઉઠતું દયા થી ઉઠો નિર્દય થઈ જાય છે તમારો બધા મારા સવાલો નિર્દય થઈ જાય છે છોકરો જરા એક સારો જાય છે નઈ હા તો કયા કાળનું જ્ઞાન જે કાળમાં કેવું હતું તે કાળના આધારે આ કાળમાં આવું તો કેવું થાય રસ્તે પંદર દિવસ આપણે એને બેહારી હાથ ફેરી માર માર કરી વરેલી તું ચોરી છોડી દે ચાલ આપણે બાકી નાખે તું છોકરા છોરી છોડી દે તુંકડી છોડી એ છે એ તો જેને છૂટી ગયું હોય એ જ પડાય તમને સંબંધાયેલા લોકો જેનું સમાન સંપૂર્ણપણે છૂટી ગયું હોય કોઈ પણ જાત બંધ છોડી દેવાનું કે છોકરા છોડી દો આ ગુસ્સો છોડી દો કેવું નાખે હું પચીસ પચીસ છોડીશ ગુસ્સે છોડી દઉં પેલા તો આપડે શું કરીએ છોકરા પર હાથ ફેરવી ભાઈ તું ચોરી કરું છું એની જવાબદારી શું જાણશું કે શું જવાબદારી પકડી જવું તા શું થાય પોલીસ માર મારે જોયલું પછી પોલીસ મારે જોઈલું પછી આપણે કહીએ કરી છે મને વધુ નથી પણ તું આટલું કરે શું કહીએ શું કરું ત્યા છે આ મહાવીર ભગવાન પણ એ પ્રતિબંધ કરશે મોટા પાસે હે ભગવાન આપણે ચોરી કરી ચોર બનાવડાવર ડાકુઓ બનાવી રહ્યા કારણ કે માર માર કરે શું વિચાર ભાવના કરે ચોરી કર્યા રહેવાનો મિજાશ થાય કે પેલી પાર બોલ ક્રમ વિજ્ઞાન ક્રમિક માં આવશે તો આ રૂપિયા આવશે તો કેવું સરળો દીધી નથી પણ આ રાતે રાતે તમાર વાત છે એ બધું ભણ્યા ની ફરજ ને બધા આવું કેવા છોકરો આવડું છે કબજો ભણાવ્યા છે તે છે મે દબાણ કરે છોકરાઓ દાદુ બાજુ ફરજીયાત છે આ કઈ મરજિયાત ઘણી થઈ ગઈ તે મરજીત નથી ફરજીયાત છે એમાં ધણી હું તને પાલવું છું અને પાડવા કેમ કઈ ને પોતાની આનંદ શક્તિ દબાઈ રહી પોતાની આનંદ શક્તિ છે એ દબાઈ કરવા જાવ જુદા કરવા જાવ તમારું કોઈ કરવા નઈ આવે એક જવાબદારી એક જવાબદારી કેટલા વર્ષે પછી દવા કાળે તો આ દવા કેટલા કરીએ છે મુદત એમનું આઈસ આડા ચૌદ હજાર વધુ કેટલા બધા મસ્તે બરાબર બેઠા મોકતે ગયા છે એટલે ગયા છે જ્ઞાન લીધેલું છે સિદ્ધાર્થ ભાઈ બે હચારી ને આપડે કેવું હે ચંદુલાલ મન હું મર્મ મનમ ભાવિ હે પ્રકટાર્થ ચંદુલાલ ભાઈ